મોર ધીરે મોર ધીરે મારી રાધાજી ની વાડી મોર ધીરે મારી વન રાવણ વાડી મોર ધીરે ધીરે वो मेठ सुर गावो मोर धीरे आवो गाओ मारी राधा जी ने वाड़ी मोर તર બોલે ડોલે મોર તર બોલે મા ડોલે હોયડાોલ હાર વેમો હોયડાો એ મોર ધીરે આવવો મારી એ મારી રાધાજીની વાડી મોર ધીરે આવવો તારે બોલે રૂડા ફૂલ ડાજ રે મોર બોલે રૂડા ફૂલ ડાજ રે ફૂલ કાલજરે મોર ધીરે ધીર ગાઓ મારી આ રાધા રાધાજીનવાડી મોર ધીરે ગાવો મારી રાધાજીનવાડી મોર તારી કળાું મા મણ રે આ મોર તારી કળા મા ધીરે માઓ હે મારી રાધાજીન વાડી મોર ધીરે માઓ હે મારી રાધાજીન વાડી મોર ધીરે માઓ તારી કલ ગી હીરાજનું અમોર તારીખ ગી હીરાજણું હીરાજ ભરૂ મોર ધીરે આવો હે મારી રાધાજી ને વાળી મોર ધીરે આવો મારી વનરાવન ને વાળી મોર ધીરે આવો હે મોર ધીરે આવો હે મોર ધીરે